આ જ્ઞાન કાર્ય આપે કોઈ મારા જો તારું આ ભયજનક જ્ઞાન જમરાક ને જ્ઞાન કહેવાય ને આપડે તો જમરા છે એ જ મો ભયજનક જ્ઞાન છે આ તો કોઈ દેશ માં જમ્યા ચાલ્યા કરે છે જમરા હશે કે નહીં શું હશે આખા આખા દેશ માં બંગાળ માં જમડા દક્ષિણ માં જાણતા કોણ લેવા આવશે કોણ લેવા આવતું છે કોણ લેવા આવતું છે લેવા કોણ આવતું લોકો ભય મુક્ત કરવા પડે છે ત્યાં મને કે લોકો જમરા નથી દાદા જમરા છે પણ રૂપ જુદું છે આવું નથી તબજો એ એ અમરાજ નથી પણ નિયમરાજ છે શું છે તો ભાઈપામા જેવું હોય નઈ શું કહું નિયમ રાજ આપણને નિયમ રાજ પાસ કરે છે નિયમ રાજ આપણને નાપાસ કરે છે નિયમ મારે છે નિયમ રાજ છે તમે હવે આટલું જો સારું બોલ્યા હોત તો આ દેશ નહી ને મારી નાખ્યા બાપો છે પાડો ઘડે શું કેટલી બધી ખનાબી કરી નાખી છે હવે આ બધું રિપેર કરતા કરતા બઉ મુશ્કેલ થઈ મારું રિપેર કરતા કરતા એટલી બધી મુશ્કેલી થઈ ના પૂછે હા હું તો હું બહુ નાદમાં લોકો કેતો વરહાદ તો હા આ ચાલ ઇન્દ્ર રાજા આવશે તો વરસાદ પડે હશે અને આપડા લોકો તો એ માધવીજીને આટલે સુધી ડુબાડે ઘુંઘરા રાય આટલે પાણી આવે ને એટલે માધવીજી ડુબાએ ને ઘુંઘરા એને પણ પાણી ભરાય એટલે તૈયાર થાય છે આ આ દેશના લોકો શું ઇના બાપુ ભગવાન તો ઇનામે નથી આના માટે આરા દુનિયાનો کاروبار કોણ ચલાવે છે શું કહે છે તો આ દુનિયાનો کاروبار કોણ ચલાવે છે કોઈ کاروبار ચલાવે તમે આ તમારે ઘર નો કારોબાર કોણ ચલાવે છે મોટું કોમ્પ્યુટર છે तोद उपरी हो, हो बदूर जा जा उपरी तो उपरीक्ष बोक्ष खराब ज्ञा पार पेवस्थित शक्ति पार हाँ। पार आपी हाँ थोड़ी बाकी ચાર દીકરીને એટલું જ બાકી રહી છે શું કહે બધું પાર પામે વ્યવસ્થિત મેં આપીશ વ્યવસ્થિત હતું જ નહીં બધા લોકો ને પૈસાની ચિંતા કરીને જ્ઞાનીઓ હોઉં ને અને મેં કહ્યું તમને વ્યવસ્થિત આવે પછી વ્યવસ્થિત નથી આપે છે તમે તમે મારી આજ્ઞા બ રહો શું કોઈ વ્યવસ્થિત આપેલું નથી બધા જ્ઞાનીઓ ચિંતા કરીને બરી ગયા મેદાળે તે અહીં આવ્યો હોય મીઠ ખાતા હોય તો ભાઈ પૂછે છે ભગવાન એટલે કોણ ભગવાન કોને કેવાય કોઈ પણ માણસ આજે પૂછનાર માં એજ હું છું ને એજ મારું છે એ સિવાય બીજું કોઈ ચિત્ત ભગવાન ભલે હોય દેહ ભલે હોય તમારી બિલીફ એ બાજુ ફરી જઈ જાય શું કહેશું બે ભલે હોય બે હોય કોઈ સ્ત્રી હો છોકરા હોય આઉટ માય ગોડ કોને પૂછે વાત કઈ લાયર નું કે કૃષ્ણ નું કે કોઈ નું લાયસન્સ નથી આ જે કોઈ થાય તેના બાપ નો છે ભગવાન છો કે શું થાય છે કે હું ભગવાન છીએ જાણવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ જ્ઞાની પાસે જવું જ્યાં ભગવાન પ્રગટ થયેલા હોય અને મુક્ત પુરુષ હોવા જોઈએ જ્ઞાની પુરુષ સંસારમાં કોઈ ચીજથી બંધન ના હોય મુક્ત વિધાઉટ ટેન્શન હોવા જોઈએ જ્યાં ક્રોધમાં માયા લોકોની નબળી હોવી ના જોઈએ શું માલકી પણ ના હોવું જોઈએ આખા જગતનું કોઈ ભીખ ના હોવી જોઈએ સોનાની ભીખ ના હોવી જોઈએ લક્ષ્મીની ભીખ ના હોવી જોઈએ સ્ત્રીઓનો વિચાર પણ ના આવે તો ગર્વનું કીર્તિ નો કીર્તિ ની ભીખ ના હોવી જોઈએ કોઈ પણ જાતની ભીખ નથી ત્યારે જે માગો એ આપે અમને શું કહે છે અને શું પાછું નિમિત્ત શું કહ્યું એ પણ બુદ્ધિ વગર ના હોય તો આપી હોય બને બુદ્ધિ હોય ત્યાં આવી બંદાઈ લો કે બુદ્ધિ লিমিટેડ પ્રકાર પ્રકાશ છે અને ઇનડાયરેક્ટ પ્રકાશ છે શું થે અને જ્ઞાન ઇનડાયરેક્ટ નથી જ્ઞાન ડાયરેક્ટ પ્રકાશ છે અને આલ লিমিટેડ છે એટલે ના સ્વયંભૂ નથી સરા સ્વયંભૂ નથી જ્ઞાન જ્ઞાન સ્વયંભૂ નથી હમ જ્ઞાન સ્વયંભૂ નથી સ્વયંભૂ સ્વયભૂ નો ભૂનો શબ્દો થયું છે આત્મા સનાતન છે એટલે સ્વયંભૂ ને અડતો જ નથી ને આત્મા એ જ્ઞાન છે એ જ વિજ્ઞાન છે પણ આ જે જ્ઞાન છે એ બુદ્ધિજન્ય જ્ઞાન છે સમજાય ને અને કરશો તો એનું ફળ ભૌતિક આવશે શું કહેશે जे जे कर करो तेनाली ग्रिया तेना तेना तेना करो तेना बंधन लागे करिए तो बंधन लागे है राग देश करें तो એના નાતા દસતા હોય એટલે ભગવાન કૃષ્ણ ભગવાન કહ્યું છે ને કે અકર્મ અકર્મ કર્મ જુએ છે એ જોતા આવડું છે અમે આટલું બધું બોલીએ છીએ ભગવાન અમને મુની કેસ શું કેટલું બધું આખો બોલીએ છીએ ભગવાન મુની કેશ भग्वान, संसार आत्मा करे मुनि शु कह संसारोलत हो तो यहाँ सकेट लो अपनी लखी तार बोलिए मे थी हैं। ना कर સમજવું એ નામ દર્શન અને રાતે કરી લેજો પ્રાપ્તિ થાય હું તો હું તો નિમિત છું શું પૂછે જાય હમ તેનો ગયું તો આજે કાગુ છે લઈ ને આવજો કાઢી હતી એની બઉ કિંમત નથી આપડે તો તમને બઉ મોશી બધું લાગે જેવું પછી પરમ દેશ જવાનો છે ઇંગ્લેન્ડ ને મોક્ષ અને કેવળ જ્ઞાન માં કેવ જ્ઞાન ના થયું હોય તો મોક્ષ અનુભવ માં આવે અને કેવ જ્ઞાન કેવું ના ફેર બધું મોક્ષ અનુભવમાં વહેલી થી જાય આત્મજ્ઞાન એટલે અસ્તિત્વ જી માત્ર છે જુત્વિત્વોત્વું સમજાવો હું કોણ છું એ ભાન છું એ જાણ પણ હું કોણ છું એનું ભાન નથી એ તો ભાન થાય પછી પૂર્ણત્વરે થાય મોટા મોટા સાધુ સંતો કોઈ ના બદલ મોટા મોટા રેવરણ બેવર કશું છે अनुभव कई रीते थान ज्ञा ने राजी ज्ञाने राजी कर રાજી કરવાથી કોઈ પણ વસ્તુ ના પ્રાપ્ત થાય એવું હોય છે કેટલી આજ્ઞા પાડે છે ઓછી આજ્ઞા પાડે રાજી રે આપડે એવું કયું નાની તો હંમેશા બધા એવું છે ને અને તન્માયાકાર ભક્તિ માં આવકાર ભક્તિ એ લોકો સંપૂર્ણ લાભ ઉઠાવી લે બેઠા બધું અનુભવે लघुराज स्वामी कहूमा छुणित्व वस्तुत्व लगुत्व द्रव्य बु आप भक्तवागे संकित नो मार्ग शु नो मार्गितया पी અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વે બસ આ ટૂંકમાં સમજી લેવાનું સમજ ને અસ્તિત્વનું ભાન છે વસ્તુત્વનું ભાન થાય તો પૂર્ણત્વ થશે તમને પૂછ્યો ને કે આવું પૂરું ક્યારે થશે વસ્તુત્વનું ભાન થયું છે પૂર્ણત્વ થશે જેટલું તમારો પુરસ્ત મેં તો તમને ત્રકતી પુરાશ બે જુદા પાડી આપ્યા તમે પુરુષ થઈ ગયા છો પણ પુરસાદ જેટલો હોય જેટલો પુરુષાર્થ કરો એટલો તમારો જેટલો પુરુષાર્થ એટલે જ્ઞાની રાજી છે જ્ઞાની ના તકતની કોઈ ચીજ જોઈતી ના હોય એનો પુરસાર્થ તો તમે પુરુષાર્થ કરો છો પેલા પુરુષ થાય પછી પુરુષાર્થ થાય પુરુષ થઈ ગયા તમે પુરસ્થ છે તમારો પણ પુરસાદ જેવો જોઈએ એવો મંદ પુરસાદ છે કેવું છે કારણ કે પેલું પેલું વસ્તુમાં ફ્રીજ માં બધી વસ્તુ પાછલી નડે છે બધી કોરો કશું નડત નહી બ્લેન્ક પેપર હોય કશું પણ નડે તો પૂરું તો થશે જ પૂરું તો અવશ્ય થશે પણ જરા આપણે સમજી આમ થાય છે तो करो। पहला लुग लुग एक तो अहंकार सहज अहंकार तो बनना पड़े थे शुभ હડે એટલે અહંકાર નીકળવા જ મળે અને પેલા ને તો બકરું કુદે એવો અહંકાર નીકળે કારણ કે કરીને અહંકાર આત્મયોગ કરવાનો ભગવાને કહ્યું બીજા લોકો જાત જાતના યોગો શીખ્યા ભગવાન કયું કહ્યું આત્મયોગ કઈ રીતે કરવો આત્મયોગ કઈ રીતે કરવાનું આત્મયોગ અમે તમે કરી આપ્યો નથી ચેતો ભાઈ ચેતો એ આત્મયોગ और महावीर भगवान भी बैठता था और बस काय में बैठीने समाधि में ही रहता था आत्म योगनी के ठीक है भगवान महावीर मैसी ने समाधि में गया आत्म योग में रहता था एक ही रीते आते एक ही रीते हम जाऊंगा रीते के नहीं अरे भगवान महावीर थे आत्म योग में बैठता था हेतु है के हमने थे बे यज्ञ ना पड़ी पड़े सत भाई और तुम्हारे तो अगर अमेरिका में धंधो करवाया तो डॉलर कमावाया था એટલે જતા મળ્યું છે માલ નવો આવતો બંધ થઈ ગયો જૂનો વપરા જે વપરા જાય ને ગુસ્સો વપરાઈ જાય તો જોયા કરવાનો આપડે શું ભરેલો છે નીકળે છે શું અને ગુસ્સો થાય માનુભાઈ તો તમને ગમે નહી પેલો એકાકાર હિંસક ભાવ નથી એ ગુસ્સો ને એ કર્મ અકર્મ કર્મ કેવાય શું કહ્યું ક્રોધ માર્ટી આપવું બે વસ્તુ હોય એક તો ગુસ્સો ઘડી બધી કશું ના હોય અને પેલો તો રહે યાદ આવે છે સ્થિતિ તો તમામ પ્રશ્નો પૂછે જે તમામ પ્રશ્નના વ્યવહારના અધ્યાત્મ ના ટોપ લેવા છે તેઓ ત્યાં સુધી ના તમારે પૂછી શકાય જેમ પૂછશે એમ એમ નીકળશે એવું પણ પૂછો તમે જ્ઞાની में ऐसा हुआ था का जैसे तमाम ज्ञान प्रकट हुई पर वो ज्ञान अपनी पास से अपन ने वो चला ही नहीं सके तो कर्म संन्यास को वे कहवाए भाई पूछे थे कर्म संन्यास કોને કહેવાય શું कर्म संन्यास કોને કહેવાય तब से ना हम जा से तुमने कहा जो रिपेयर करी आप कर्म सन्यास को बने। भगवान करे भगवानी भक्ति, करे? भक्ति है तो कर्म है कर्म बंधाए વહુ ની ભક્તિ કરો તો બંધાય બંધાય નાની ભક્તિ કરો તો નાની ભક્તિ ભક્તિ જ થઈ ને દાદા એટલે એ પણ ભક્તિ જ થઈ ને હા ભક્તિ કેવા ભક્તિ ના બે પ્રકાર છે એક અજ્ઞાન ભક્તિ ભક્તિ કરો અને પુણ્ય મળે સુખ મળે શું કર્યા પાછળ મળે લાઈફ ની ભક્તિ કરે તો પાછો સાગ ને પૂછડું વધારાનું પૂજા કુદ કરીને તારી કોઈ પૂછનાર જ નથી ચાર પગ ને પૂછડું વધારાનું એક્ બે ત્રીન હજાર જગત બધું લખી રાખવાની ભક્તિ કરીશું બોલો ભક્તિ ભક્તિ તો ભગવાન જ કરવાની હોય ને આપડે ભગવાન સીધું ઓળખો તમે સીધે ભગવાન કેવા नकाम शुभ कर आत्मा तब को आत्मा ऊंगा कहो ते મારે પુસ્તક માં લખવું પડ્યું છે તમારા માટે કે આખા વર્ષ પ્રાણી નથી આવશે એટલું કહ્યું એમને સાથે રીહ નવું બોલ્યા અને હું રી ચડે એવું બોલું શું કહ્યું ને સાચી રીત એવું બોલું છું વિચાર કરીને લખત બહુ ખરાબ આવ્યો છે હવે આ આ છેલા માં છેલ્લો ઊંચા ચડવા નીચે ચડવાનો માર્ગ આવે તેનો હોતો નથી પણ તમને ચેતો બહુ ડે લાગે અમને સારું લાગે કારણ કે અમને તમે ગાળો પડશે ને તો બતાવી લઈશું અમે એ વાત છીએ કે તમે પડવા ના દઈએ અમને ભેગા થયા અને તમે દુઃખી થયું બનવા ના દઈએ ભેગા થયા માટે પછી ધોલ મારું થાય તમે બતાવીએ માર્યું બાર જો ભાઈ બતાવી દઈશું શું કારણ કે અમને ભેગા થયા એટલે તમને પડવા તો ના દઈએ ઢીલી લઈએ એટલે કોમળતા હોય ના હોય કોઈ કરુણા ને કરુણા નો પ્રકાશ શરૂઆત થઈ ભાઈ અને કોમળતા પૂરેપૂરી થવા આવી શું સમજાવો દાદા કરુણા કોમળતા દયા જ્યાં દયા હોય ને જો મારા દયા દયા હોત ને તો ખૂણા નિર્દયતા ભરેલી પડેલી હોય દયા એ દ્વંદ થાય અમેરિકન લોક મરતી લેસ્તી પર છે કેવા છે ધર્મ જ નથી ત્યાં આગળ અને હિન્દુસ્તાન માં ધર્મ છે મરતી છે ધર્મ ની શરૂઆત દયા થી થાય અને ધર્મ નો એન્ડ પણ દયા થી થાય પછી સ્વધર્મ ચાલુ થાય આત્મધર્મ ત્યાર પછી કોમળતા ઉત્પન્ન થાય શું થાય પછી આત્મધર્મ આ મુખ એકાવન ગયા એટલે કરુણા ઉત્પન્ન થાય દયા ના ભાઈ દયા તો આપણે ભરગુણ કાપીને મારે આમ નાખે મને ના કશું ના જે નથી. કોમલતા કરુણા અને બુધા વાળા હોય કે મરતી ખરી બે સમકારી ને ખરા બુદ્ધ નામાં મરતી અનુકંપા હોય કોમરતા ના હોય અનુકંપા હોય આમ ધરું જાય કોઈ દુઃખ થી બહુ દુખ થાય ભાવી ભગવાન ને બહાડ્યા બુદ્ધ ભગવાન જોડે બહેડ્યા હોય કોઈ માણસ બહુ દુખી સ્ટેજ કપાયલો હોય ને સડેલો હોય લોહી પારું નીકળતું હોય એવો કોઈ માણસ લઈ જાય નઈ જુએ આ મારી પેટમાં પાણી ના લે વિત રાખતા કોમળ કરતી લોકો દુઃખ કાઢે નઈ લોકો એનું દુઃખ કાઢવા માટે સહન ના થાય એટલે બધું આપી દે છે નોનપણ દેશમાં તમે બિલાડી બિલાડી મારે નઈ આપડા લોકો એટલા દેવું બિલાડી હું સીમ રે આવડી અને એનો પગ બિતા ભાગી નાખે ભગવાન બેઠા બેઠા જોયું ના તમે સિફારીશ કરો કે સારો કરી ઉંદર કરી શું કરી રહ્યો છું ભણ હોય ના ભાઈ મોટા મોટા સંતો સાધુ હા એક હોય તો બીજી અવશ્ય હોવી જ જોઈએ બીજું હોય ના હોય ના હોય જેનું ગાય નું દૂધ ખાય છે ને રોજ તો એ કે ગાયો તમારું શાકભાજી છે કે ચાલે જ નહીં ઉછેરીએ પછી કાપીએ કે છે કઈ દયા હા તો ગાયો ના મળે ને બીજું ખાવા ના મળે તો કોઈ જાય અને આપણે પૂજો કાઢવા માટે ઝાપટું ઝાપટ ઝાપટ કઈ બંધ કરવું પડે ના શોભી એટલે આપણે આર્ય પ્રજા આપડે કઈ અંધાડી ના અંધાડી પડું કરવા ગયા તમે આપણે તો આર્ય પ્રજા કેવી શું એટલે મરતી દયા દયા મુખ્ય દયા ઉત્પન્ન ક્યારે થાય પુનઃન્મ સમ થાય તો દયા જ ના ભાઈ ત્યાં બધી લાગણી કેવાય શું કેવાય લાગણી તો આ લોકો ને ભાઈ બહુ લાગણી વાળા ભાઈ શું કહે દયા ના ભાઈ લાગણી હોય દયા ના હોય તો એમાં શું તફાવત લાગણી લાગણી પોતાના મમતા પટેલ કે બ્રાહ્મણ કે વાળી આ બધા દયા એટલે એટલે દયા મુખ્ય ધર્મ ની શરૂઆત જ થાય તો આપડે તો ગાય દેખે પગેલા અહંકાર આવે અહંકાર હોય તો દયા થાય દયા અહંકારી ગુણ છે એ બિલાડીના પગ ભાગી નાખે ને તપાસ કરી લી પછી કે બિલાડીનું શું થયું ઊંધો ભાગી ગયો બિલાડીનું શું થયું બિલાડી બચ્ચીઓ બે ને તે બિચારી નીકળે તો એકાદ દૂધડી તેલ આવે તે બચ્ચાને ખવડાવે એના ધાણ પૂરું થાય નહીં શું કયું બરોબર બચ્ચાને છોલી ને ખવડાવવાથી આ તો એને એને ખોરાક બચી ગયો નહિ દાવડા આવતું બંધ થયું એવા આપડા લોકો મારા બાપા આવું કરતા હતા બિરાજમારું એટલે શીખ્યો કેમ ડાકોર જાઓ છો હમ અમારે બાપ દાદા ભરતા જ પૂનામાં એટલે તારી જાતે વિચાર વિચાર નહીં બાપ દાદા પૂનેમાં ભરતા હતા કહીએ રંથો જે કરતા રહેશ આ દેશ માં કેવા લેવાનું રાજ રણછો તમારે તો રાજુનાયોગેશ્વર ગોકુળ સોમનાથ પૂર્ણ ચક્રોશ્વર શણ છોડરાયનુર કમળ છોડ રાયનું જા ના આવે શું બોલે બોલે બોલો ને તમે બોલો તમારે તો છોડી આયા તથાથી તો કંટાળી ગયા છે તમે શું થયું કંછોજી તો કોઈ દિવસ કંટાળી જ નહીં દર્શન કરે પછી બધા અમે મંદિર માં દર્શન કરીએ અમને પૂજારીઓ ઊંચા કરી ભગવાન આવે કે અને એ પૂજારીઓ પછી આઈ ને પછી પાછળ બહાર નીકળવાય દર્શન કરી જાય કમિટી વાળા દર્શન કરી જાય પેસેન્જર કરી જાય રોજે વાર ઘડી આવે છે જ્ઞાની પુરુષ મારા હાથમાં છે બેન પૂછે છે કે પૂજા પાઠ બધો સેવા પૂજા કરીએ આપડે પાઠ ભણીએ મંત્ર બોલીએ એનું શું મહત્વ એ તો શું હેતુ માટે કરો છો તેનું બધું આધાર રાખે છે પાક મૂટાય છોકરા ના હોય તો છોકરા ને તેના હારું જાય શું હેતુ માટે કરતી ઉપરાધ અને કઈ પણ જગત ની નિષ્કામ ભક્તિ હોય તો મોક્ષ મળે શું કોઈ ચીજ જોઈતી ના હોય તેટ સારું કરે તો મોક્ષ મળે શું આ બધી બધી કામ કામના કેવાય મોક્ષ મોક્ષ જોઈએ મોક્ષ માટે કામના તો ઇમોશનલી હોય ઇમોશનલી હોય હવે જાગો હિન્દુસ્તાન ના આપડા લોકો ને હું કઉ જાગો ઘણા કાળ સુધી આગો અને મોક્ષીઓ ધંધો મળવો પડે જેને કશું જોઈ તો ઘરના પોતાના વેપાર ના પૈસા તો ત્યાં ત્યારે જો ધંધા પૈસા ના તો પાંચ રૂપિયા જેટલો લાવું નહીં દોઢસો રૂપિયા જેટલો લાવું ઘટના પામો એટલે બધા ધર્મો બદલાઈ જવા છે ખા વર્લ્ડના ધર્મો એટલે મુસ્લિમે ધર્મ બદલાવો જોઈએ આ લોકો એ ધર્મ બદલાવો છે બધું બદલાઈ જવું છે આ લોકો એ દુઃખી છે બિચારા બેમાનપણે ચાલી રહ્યું છે થોડા વખત